લૂકની લખેલી સુવાર્તા એનો વીસમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય વીસમો તે વખતમાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુધા પાસે આવીને ઉભા રહ્યા તેની સાથે વાત કરતા તેઓએ પૂછ્યું કે અમને કહે કયા અધિકારથી તું આ કામો કરે છે અથવા આ અધિકાર તને કોણે આપ્યો છે તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું તે મને કહો યોહાનનું બાપતી આકાશથી હતું કે માણસોથી તેઓ અંદરોઅંદર વિચાર કરવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો તે કહેશે કે તમે એનું કેમ માન્યું નહીં પણ જો માણસોથી કહીએ તો બધા લોકો આપણને પથ્થરે મારશે કેમ કે તેઓને ખાતરી છે યૌહાન પ્રબોધક અગો તેઓ ઉત્તર આપ્યો કે ते क्या थी अणता नहीं तर ईसू कहते क्या अधिकार कामों करू छु ते एक दृष्टान कहवा लगे कि एक मन से द्राक्षावाड़ी रोपी खेडूत इजाड़े आपी लाबी मुदत सुधी परदेश जी रहो मौसम ते खेड एक चाकर मोकलो किओ द्राक्षावाड़ी फल भागे પણ ખેડૂતોએ તેને મારીને ખાલી યાથે પાછો મોકલ્યો વળી તેને બીજા ચાકરને મોકલ્યો તેને પણ તેઓ મારીને અપમાન કરીને ખાલી યાથે પાછો મોકલ્યો તેણે વળી ત્રીજાને મોકલ્યો તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર કાઢ્યો દ્રાક્ષાવાળીના માલિકે કહ્યું કે હું શું કરું મારા વાલા દીકરાને મોકલીશ તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ અંદર અંદર મનસુબો કરીને કહ્યું કે આ વારસ છે ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે તેઓએ તેને દ્રાક્ષાવાળીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો માટે દ્રાક્ષાવાળીનો માલિક તેઓને શું કરશે તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાળી બીજાઓને આપશે એ સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ પણ તેણે તેઓની તરફ જોઈને કહ્યું કે તો આ જે લખેલું છે તે શું છે એટલે જે પથ્થરનો બાંધનારો નકાર કર્યો તેજ જ ખૂણાનો મથાળો થયો તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે શાસ્ત્રીઓ તથા મુખ્ય યાજકોએ તે જ વખતે તેના પર હાથ નાખવાની કોશિશ કરી પણ તેઓ લોકથી બી ગયા કેમ કે તેઓએ જાણ્યું કે તેને આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે તેના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનાર જાસૂસોને મોકલ્યા એ સારું કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં અધિકારમાં સોંપી દે તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તારું કહેવું અને શીખવવું સત્ય છે અને તું કોઈનું મોહ રાખતો નથી પણ સાચાઇથી દેવનો માર્ગ શીખવે છે તો આપણે કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં પણ તેણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું કે મને એક દિનાર બતાવો તેના પર કોની છાપ તથા કોનો લેખ છે તેઓએ કહ્યું કે કૈસરના તેણે તેઓને કહ્યું કે તો જે કૈસરના છે તે કૈસરને અને જે દેવના છે તે દેવને ભરી આપો તેઓ આ વાતમાં તેને પકડી શક્યા નહીં અને તેના ઉપતરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા સદુખીઓએ જેવો કહે છે કે પુનરૂ તેઓ માના કેટલાય કે તની પાસે આવીને તને પૂછ્યું કે ઉપદેશક મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ પત્ની જીવતી છતાં નિઃ સંતાન મરણ પામે તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે વારું સાત ભાઈ હતા પહેલો સ્ત્રી પરણીને નિઃસંતાન મરણ પામ્યો પછી બીજાએ તેને લીધી અને ત્રીજાએ પણ તેને લીધી આ પ્રમાણે સાતે સંતાન વગર મરી ગયા પછી સ્ત્રી પણ મરી ગઈ તો પુનરૂત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે કેમ કે સાતેની તે પત્ની થઈ હતી ઇસુએ તેઓને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણવાય છે પણ જેઓ તે જગતને મોયલામાંથી પુનરૂત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી અને પરણાવતા નથી કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે અને પુનરૂત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે વળી જાળવા નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઈબ્રાહીમનો દેવ ઇશાકનો દેવ યાકુબનો દેવ કહે છે ત્યારે તે પણ એવું જણાવે છે કે મોયલા ઉઠાડાય છે હવે તે મરેલાનો દેવ નથી પણ જીવતાનો છે કેમ કે સઘળા તેને અર્થે જીવે છે શાસ્ત્રીઓમાંના કેટલાય ઉત્તર આપ્યો કે ઉપદેશક ત્યાં ઠીક કહ્યું અને એ પછી તેને કંઈ પૂછવા તેઓની છાતી ચાલી નહીં તેણે તેઓને કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો કેમ કહે છે કેમ કે ગીત શાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ દાઉદ તો તેના પ્રભુ કહે છે માટે તે તેનો દીકરો કેમ હોય સગળા લોકના સાંભળતા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું ચૌટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે તેઓ વિશેષ શિક્ષા ભોગવશે